જય સચ્ચિદાન નમો વિતરાગાય નમોરીહન્તાણ નમો સિદ્ધાણ નમોઆય રિયાણ નમોવજાયાણ નમો લોેસવ સાહુણ ચ નમુકારો સવપાવનાસનો મંગલાંચે સિંહ મંગલાંચે સિંહ પઢમ હવઈ મંગલમ પડમ હવઈ મંગલમ ઓ જય સચિદાનંદ સંચયન માં પદ નંબર પચીસ સંચયન પદ નંબર 25. જગતભરની વિસ્મૃતિ એક જ સ્મૃતિ જગત ભરણી વિ સ્મૃતિ એક જ આપ સ્મૃતિ કેવર હરિહ મારા દાદા ભગવાન કેવર હરિહંત મારા દાદા ભગવા શ્રુત જ્ઞાન દેશના ધર્મી વેશ જાતના શૂતના દેશના ધર્મ વેશ જાના તીર્થકર નૂર મારા દાદા ભગવાન તીર્થ કરોર મારા ભરવા ભીડ નહીં ભરાવો નહીં મધ્યમ સતસંગ અભી નહીં ભરાવો નહીં મધ્યમ સતસંગ પ્રગટ મોક્ષ ધામ મારા દાદા ભગવા પ્રગટ મોક્ષ ધામ મારા દા ભગવા દીક મૂળ દરિયામાં શૂકા દેખા દેખ મો શૂકા દેખા સ્વયં લિફ્ટ સંચાલક દાદા ભગવાન સ્વયં લિપ્ત સંચાલક દાદા ભગવા પ્રત્યક્ષ સરસ્વતી રક્ષક અંબાજી લક્ષ્મી પ્રત્યક્ષ સરસ્વતી રક્ષક અંબાજી લક્ષ્મી જાગૃત નિરંતર દાદા ભગવાન જાગૃત નિરંતર દાદા ભગવા દેહનાય વિસર ભાન સ્વયં જ્યોતિષો શોભાન દેહનાય વિસર ભાન સ્વયં જ્યોતિ સો સોભાન સર્વકૂરબાન પ્રભુ દા ભગવા સર્વકૂરબ પ્રભુ દા ભગવા પંચમ સ્થાન કે જે છઠે વરતે છે એ પંચમ સ્થાન કે જે છઠે વર છે છે એ ચોવીસી રચનાર દાદા ભગવાન ચોવીસ રચના દાદા ભગવા કરુણા સાગર નુદાન અક્રમ વિજ્ઞાન જ્ઞાન કરુણા સાગરનું દાન આક્રમ વિજ્ઞાની દરિયા વિલ મારા દાદા ભગવાન દરિયા વિલ મારા દાદા ભગવાન શ્રુતવાણી પદ્યકૃતિ સપ સ્વરણી સરશ્રુતિ શ્રોતવાની પાકૃતિ સાપ્ત સ્વરણી સર્વશ્રુતિ બ્રહ્માંડ શક્તિ મૂળ દાદા ભગવાન બ્રહ્માડિ શક્તિ દા ભગવા અવતારી અક્રમે જ્ઞાના કવિક્રમતે અવતારી આક્રમે જ્ઞાના કવિક્રમતે દેહધારી પરમાત્મા દાદા ભગવારી પરમાત્મા દાદા ભગવા શુદ્ધ સોહમ સ્મરણ સંસાર વિઘ્ન હરણ શુદ્ધ સોહ સ્મરણ સંસાર વિઘ્ન હરણ પ્રત્યક્ષ મોક્ષ રમણ દાદા ભગવાન પ્રત્યક્ષ મોક્ષ રમન દા ભગવા સર્વર્મે સમિ સ્વધર્મે સ્વયં જ્ઞાન સર્વધર્મેભાવિ સ્વા ધર મેં ધારીખિયા અબુધ મારા દાદા ભગવા સુખિયા અબૂધ મારા દાદા ભગવા મોક્ષ પરવાનો ધરે ખટ પટે મો પરવાનો ધર અપ્રતિમ ખટ પટે રો કરાથ મારા દાદા ભગવાડ નાથ મારા દાદા ભગવાન સતયુગ માનો તુજે કળી યુગ માં આ છે તે સતયુગમાં તું છે કલિયુગમાં આ છે ઐશ્વર્યા અવધિનાથ દાદા ભગવાન ઐશ્વર્યા અવધિનાથ દાદા ભગવાન આત્મા દા ભગવાન ના સિિમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના સિિમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીિમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન દસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર ઓ ભગવાનના હસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાનના હસી મ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસી મ જય જયકાર હોદા ભગવાન ના હસીમ જય જયકાર હો હો ગાદા ભગવાન ના સીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન નાસીમ જય જયકારો દાદા ભગવાન નાસિંહ જય જયકાર હો બદા ભગવાન નાસિંહ જય જયકાર દાદા ભગવાન નાસિંહ જય જયકાર ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર બ ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો બાદ ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો બાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન અમેરિકા ઈચ્છે પણ થયો નહિ મારાથી ફોન પર અહીંયા વાત કરજો દાદા કે છે કે આ મહાત્મા પ્રકૃતિઓ આપણી બધાની પોતાની પોતાની રીતે પોતે લઈને આયા છે બધા એટલે પ્રકૃતિઓની ભિન્નતા કરીને બધી આમતેમ થયા કરે પણ સવારે ફાટી ગયેલા જેવું દૂધ લાગે પણ સવારે ચા ફર્સ્ટ ક્લાસ બને છે એ બધાનો અનુભવ છે આજો અમારે વસંતભૈરો ખૂબ અનુભવ છે એવો હે બધાનો અનુભવ છે સવાર ચા ફર્સ્ટ બને ફાટેલા દૂધી ચા બંધ પણ દાદા કહે છે એ આ બધા મહાત્માઓ શું મહાત્માઓ દેખા સાચી વાત છે આપણે ગમે તે પણ હવા બરા જાય છે આપણી બરાબર છે હમ આ ઘરમાંય બધાનો અનુભવ ને સત્સંગમાં અને બધી રીતે કોનું છે બધાની ચા તો ફાટેલા દૂધ ની હારી થાય છે કે નથી થતી અનુભવ છે બધા તમને નહિ હોય બધા તો હોય આવું છે જય સચિદાનંદ મહાત્મા છે જો કશું કરેવા નથી કઈ ના કરે એ બરોબર છે કરેક્ટ છે એમને તો વિહાર કરવા જોયે ને બધો ફરે છે ને રાતે પ્રદીપ આનંદજી હમ એક નાનું પદ ફર્સ્ટ ક્લાસ બોલાવો શું નવીન આનંદજી કેમ છે મોડું કેમ વસ્તુ નથી કે આઈ ગયા આજે જાય અચ્છા કેવું જ ગયું બધે કેટલી સંખ્યા કેટલી હતી પંદરસો બરોબર છે ત્યાં ચાલો બહુ સારા છે ચાલો સર 81, એક્યાસીપથર દના લોિલના લો યાણાથી એક દાડો ત્યાં વ્યાગા જઈને ફેમિલી મીટિંગ કરીને તૈયાર કરી દેજે બાળો સગડા સંયો ગોખી જગસો છૂટવા માટે દ કર વિો નિરદેશ ધરા કર્યો ગો નતી જખ પતા ભવિયો ગો નતી શાસ્વત કેવર આત્મા છો શાશ્વત કે આત્મા છો તે રટણ જગાવે કટણ દિલ પે જે દિલ કુષુ મર સંગા કુષુ સમ પથરા જ ના લોર દા લો Kamath Karamati, Manavani Sarirana Kamath Karamati, Gucapali Bahuk Kapata Ahamati, Gucapali Bahuk Kapata Ahamati, હકનું ખે છું મો ભરમથી હક નું ખેચું ભરમથી ઉધુ જચા મોક્ષ મરમથી ભે અહી મિ્યા ડૂબ જીવન અહી મિથ્યા ડૂબેલા જીવને પારસ કરજો ના અશુદ્ધ પુદ ગલના કમઠ કસાયોધ પુત ગો છે દો પારસના अमीनायाती तुम जादू भर लिया अमीनायाती पाड़ो सगड़ा पा बानो सगड़ा पा शासन रक्सो દેવી શાશન દેવી પદ્માક્ષિ તારો તારો તમુના વિપરી તુદિયા રમુજ સુજાઓ અંતર પ્રજ્ઞા અબર સાવો સમકિત સંજ્ઞાત મને મરજો તરા ગી દીક્ષા ગીતરા દીક્ષા પ્રગતાત્માની જી જ સરવોદય આને કા સરોદયા પર કરુણા છ ટો સના કરુ છો સના પથર દિલના લડા પ્રભુ આપ લગાવો દા ભગવાના અસીમ જય જય કાર દા ભગવાના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હસીમ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર ભગવાન જયકાર ભગવાનિમ જય જયકાર જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ પ્રોફેસર કઈ દો અમદાવાદ છે હ પણ રાજકોટ જાય છે કે નહીં આવેહ જય સચ્ચિદાંદ આપણા ધીરુભાઈ ગાઠાની સાહેબ ત્રીસમી શ્રેણીમાંથી બે અનુભવ જ્ઞાન સૂત્રો લાવ્યા છે લઈએ આપણે कुदरत व्यवस्थित परिणमती बाजू है व्यवस्थित कदरत न परिणमन आ સંગ્રહિત બાજુ છે એટલે આપણી આખી જિંદગી એમાં બધી છે સોફ્ટવેર આખું મોકલ્યા કરે છે પણ કુદરત એ જાતે નથી કરતી એટલે એને માધ્યમ જોઈએ એટલે માધ્યમ શબ્દ બહુ અગત્યનો છે હમ અને એટલા માટે જ આ વિતરાગોનો માર્ગ માનવ શરીર જે નિમિત્ત સ્વરૂપે કુદરતી રીતે જન્મ પામે છે તે કુદરતીપણે આ કાળમાં આ કાળના ચિત્ર વિચિત્ર લક્ષણોને કારણે એટલે કે કર્મોના ચિત્ર વિચિત્ર લક્ષણો એના કારણે આજે આપણે કુદરતીપણે જીવી નથી શકતા અને એટલા માટે આ વ્યવસ્થિત વ્યવસ્થિતમાં તો ગડબડ થાય જ નહીં પણ આપણા માટે વ્યવસ્થિતમાં એ ગડબડ થયેલી રહે છે એ ગરબા નીકળી જવી જોઈએ વ્યવસ્થિત માનવસર્જિત મિકેનિકલ નથી નિશ્ચેતન ચેતન એટલા માટે કુદરત માધ્યમથી એનું આખું જ સંચાલન થઈ અને પરિણમન થયા કરે આપણે બધામાં આ કર્મોના બધા ફળ સ્વરૂપે ઉદયો હોય ને આવા બધા એ પરિણામતા જાય બધા હમ એ આપણા જીવનમાં ઉદયમાં આવતા કર્મો એનો કાળ પાકે બરાબર અને ટાઈમિંગ એક્ઝેક્ટ સ્વરૂપે આપણે તે વખતે જોખું ના ખાતા હોઈએ એને હાજરી હોય તો તરત જ હાજર થઈ જાય જોખું નહીં હોવું જોઈએ આપણું જોખું ખાય તો કાળ પછી એનું ટાઈમિંગ બદલાઈ જાય એન્જિનમાં રિટાયર્ડ ને એડવાન્સ થાય છે ને ફટફટ થઈ જાય છે પછી પેલો મિકેનિક ગોઠવે છે ત્યારે થાય છે કામ તો ગાડી ચલાવનારો બધા જાણે આ જૂના જમાને હેન્ડલો મારવો પડતો તો એમાં બહુ હતું સમજાયું ને એટલે આ કુદરતને વ્યવસ્થિતનું સંયોજન બહુ મજાનું છે આમ તો જોવા જઈએ તો સિક્કાની બે બાજુ એટલે કુદરત એ જ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત એ જ કુદરત છે પણ બંને સિક્કાની બે બાજુ છે બંનેનું ફંક્શનલ સ્ટેટ આવો એ વ્યવસ્થિતનું આખું એ સમષ્ટિ સ્વરૂપે છે એટલે આખા સમષ્ટિના બધા જ જીવસૃષ્ટિને અને ખાસ કરીને આ માનવ જગતને એના માટે એ આખું તંત્ર છે શક્તિ છે તંત્ર એટલે આપણે બધા જાણીએ છીએ શક્તિ છે શું શક્તિ શક્તિ ક્યારે પણ વ્યક્તિ ના હોઈ શકે અને વ્યક્તિ ક્યારેય શક્તિ સ્વરૂપે ના હોઈ શકે સિવાય કે એ વ્યવસ્થિતને અધીન છે નહી તો ના હોઈ શકે એટલે આપણે આજ્ઞા કરીને અધીન છીએ અને બધાને અનુભવ તો થાય છે દરેકને વ્યવસ્થિત કઈ ને કઈ રીતે થાય છે રેખાબેન થાય છે વ્યવસ્થિતનો અનુભવ હે બરાબર થાય છે અને તે વખત સ્વાદ આવે છે જ્યારે અનુભવ થાય લાગે ખરું દરેકને પોતાના કર્મનો ઉદય આવે છે તે કોઈ મોકલતું નથી ઉદય પોતે ઉદયને ઇન્વાઈટ કરેલો તે આવે છે અત્યારે રૂપકમાં આવે છે બીજું કશું જ છે નહીં ઓલરેડી એને સોફ્ટવેર સ્વરૂપે તૈયાર કરી દીધો હતો અને સોફ્ટવેર હંમેશા હાર્ડવેર સાથે જ હોય પાછું હમ અને હાર્ડવેર કુદરતી કુદરતી શક્તિ છે ને એની મારફતે સોફ્ટવેર બે ભેગું કામ કર્યા કરે અંતઃકરણનું સંચાલન એ આ શરીરનું માનવ શરીરનું સોફ્ટવેર છે અને આ બાહ્યકરણ છે પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એનું આખું હાર્ડવેર બધું ડિસ્પ્લે થાય એવું આખો મોનિટર જ છે ને બધો સ્ક્રીન સાથે મોનિટર વગર તો પેલું સોફ્ટવેર કેમનું થાય બધું અને આ બે આંખોથી બ ફર્સ્ટ ક્લાસ કામ કરે છે તો એનામાં તો આપણે બનાવેલા મોનિટરોમાં મોટું જોયે આ જોયે તે જોઈએ બધું નાનું કરીને ચોપોડીઓ બનાવી બધી બુક કેશ कूदरत व्यवस्थित बहुत मजा तो स्वभाव प्राप्त आप प्रभाव स्वभाव माले आ मुक्ति पे स्वभाव प्राप्त थे स्वभाव ऐसी जीवे स्वभाव थी स्वभाव जीव के तो प्रभाव स्वरूप पोता बध सर्जन थेलू शरीर जैसे सूक्ष्म रूपे सर्जन थेलू ते आजे रूपक स्वरूपे या फलस्वरूपे अपने जन्मियाँ आखू जीवन चाल करक्षेत्र भाव करेला भाव बदा परद्रव्य है शरीर तरीके मन वचन काया पर क्षेत्र है એટલે શરીર રૂપી ક્ષેત્ર અંતકરણ બાહ્યકરણ બધી રીતે અને એનો બધો વિસ્તાર નિશ્ચિત કાળ છે પણ નિશ્ચિત કાળ ક્યારે નિશ્ચિતપણે આપણને કર્મફળના ઉદયમાં વિપાક સ્વરૂપે જ્યારે આપણને સન્મુખ થાય છે જે ફર કોઈ મનથી હોય વાણીથી હોય કાયા એમાં ભાવ એટલે કે આપણો પુરેલો ભાવ પર એ ભાવ એ હાજરીપણું પરમા અને આપણા સ્વભાવમાં આપણું હાજરીપણું સ્વમાં બંને એટલે જાગૃતિ બંને ક્ષેત્ર માંગે છે એટલે આપણને આજ્ઞા મળી કે હું વ્યવહાર દ્રષ્ટિથી શું કહ્યું અને આમ નિશ્ચયથી તો હું શુદ્ધાત્મા છું મારી દ્રષ્ટિ છે દિવ્ય છે મારા એટલે દિવ્ય દ્રષ્ટિ આ બે આજ્ઞા મળી હમ મજા પડે છે ને બે આજ્ઞાથી અને તને તારી મમ્મી આવી છે પરીક્ષા લેતા રહેજો આ લોકોની હમ તમારી જવાબદારી છે ને ખરું કે નહીં મનેશભાઈ સાહેબ શું છો તમને જ મજા પડે છે ભાઈ વાપરો છો તમારા ચાર્ટડ એકાઉન્ટના કંપનીઓના ઓડિટમાં તમે આ વાપરો છો અંદર એટલે આ સિક્કાની બે બાજુ આપણને આપણું કર્મફળ સ્વરૂપી સારા જીવનમાં ઉદય બધા ઉદયોમાં બધામાં જ આપણે આપણું વાળી થતું જતું રહે એ બહુ જરૂરનું છે કે જેથી વ્યવસ્થિત શક્તિનું આજ્ઞા સ્વરૂપ જે છે પ્રમાણ એ આપણને અંદરથી અનુભવ પ્રમાણ સ્વરૂપ પોતાને થતું જતું જાય એટલે આપણે જ આપણા સાથે આપણને પ્રત્યક્ષ થઈએ શું કહ્યું એટલે કુદરતી પણે એટલા થયા એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ અને મન વારિકા દ્રષ્ટિ સ્વરૂપે છે આખું આખું બધું મુખ્ય મન છે મનમાં બધું આવી ગયું બીજો બધો ડિસ્પ્લે થાય છે ખરું કે નહીં દીપકભાઈ એટલે આવી રીતે છે એનું બરોબર છે આ બંધારણ થઈ ગયું વ્યવસ્થિતનું એ આપણી ગેરહાજરીને કારણે થઈ ગયું આપણે પરક્ષેત્રમાં હતા પરદ્રવ્ય કરીને પરક્ષેત્રે કરીને પર કાર્ય કરીને કાર તો સ્વભાવથી સ્વચ્છ છે સ્વભાવથી સ્વકાર છે એને નિશ્ચયકાર કયો અને નિશ્ચય કાર્ય કરો આપણે ભરાઈ પડ્યા છીએ એટલે એ નિશ્ચયકાર વ્યવહાર સ્વરૂપે આપણામાં જોડાઈ ગયો એ આપણાથી જોડાયો કાર સ્વ સ્વયં પોતે નથી કરતું પણ કારનું લક્ષણ છે કે બધા પરિણામોને ઉદય બધી પરિસ્થિતિઓ બધાને નવું જૂનું કર્યા કરે અને નવું જૂનું ના કરે તો જગત આવું છે બધું આવું રીતે હોય જ નહીં કોઈ દાળ પેલા રાજાને સોનું બહુ ગમતું સોનું મને એવું વરદાન આપો તો હું જ્યાં આ તડાડું સોનું થઈ જાય ખબર છે અને દીકરી વાલેથી વાલ કરવા ગઈ દીકરી સોના થઈ ગઈ હા આવું સ્ટેટિક થઈ જાય જગત થયા જ કરે જે નવું થયું જૂનું થાય જ અને જૂનું થાય એટલે નવું થવા માટે જૂનું થાય એમાં ના થાય કારણ કે હજુ પર ક્ષેત્ર ભરેલા જ છે હવે આપણો આગળનો ભરેલો ભાગ આવે આપણે ખાલી થાય છે એટલે તો સંભાવ નિકાલ કયો આપણને અને તે ફાઇલ સ્વરૂપે શું કહ્યું ફાઇલ સ્વરૂપ અને આપણે એના કરતા નથી પણ એ પુરુષાર્થ છે અને એમાં શુદ્ધ ઉપયોગ વગર થાય શકે નહીં સંભાવે નિકાલ શું કહ્યું શુદ્ધ ઉપયોગ વગર સંભાવે શુદ્ધ ઉપયોગ વગર એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ એના ઉદય કર્મફળનો જે કંઈ ઉદય આવ્યો છે એનો સંભાવ નિકાલ કરે છે આપણે બોલ્યા ખરા કે હું સંભાવ નિકાલ કરું છું પણ એને ખ્યાલમાં રહે કાતો વ્યવહારથી છે નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય ખ્યાલ ને ત્યાં આગળ આપણે આ વ્યવસ્થિત શક્તિના અધીન બરાબર રહ્યા બરાબર એનું મળ્યું મેળ સમજાયું ને એટલે સ્વને પરનું એક્ઝેક્ટ પેરેલ તે વખતે થઈ જાય બંને સ્વ દ્રવ્ય સ્વત્ર સ્વકાર અને સ્વભાવ નિશ્ચય હજુ આપણે જીર્ણું આજ્ઞાધર્મ આપણને જીર્ણા તરફ લઈ જાય છે ભુલી નાનંદજી ખરું કે નહી જીર્ણા તરફ લઈએ પણ તૈયાર થાય છે અંદર એટલે હવે બધું સોફ્ટવેર તૈયાર થાય છે આપણું હમ કે આગળથી જઈ સિમંદર સ્વામી ભગવાનના દર્શન થાય અથવા જેને જે ઉદય હોય એ પ્રમાણે પણ એક બે આ ભાવ એટલે આ ભાવ સાચવી જોઈએ અને દાદા ભગવાને બહુ સુંદર એક વાત કરી છે બહુ સુંદર સિદ્ધાંત આપ્યો છે વ્યવસ્થિત શક્તિ માટે આ શાસ્ત્રમાં ચોવીસ તીર્થંકર ભગવંતોની દેશનામાં કોઈ જગ્યાએ ક્યારેય પણ આખા ઉત્સર પીડીને અવસર કાર ચક્રમાં ક્યાંય પણ આ ખુલ્લું નથી થયું આ બહુ મોટા મોટી દંડ છે આપણને દાદા ભગવાનની કે વ્યવસ્થિત શક્તિ એ ભવટુ ભાવ હોય છે શું કહ્યું આ મનુષ્યનો ભાવ પૂરો થઈને આગળનું થયું ને એ એની અંદર લઈને આવેલું છે પણ એનું કમ્પ્લીટ છૂટી જવા માટેનું એ આખું પાછું ત્યાં ચાલુ રહે છે પણ એ ભવ જ્યારે જ્યાં જે ભાવ આવશે તે હવે સમજાયું પણ તે વખતે તો અહીંયા આજ્ઞા પાલન કરીને એટલા તૈયાર થઈ ગયો છે એટલે કુદરતી રહેવા કરવાની તો તમે કરતા ભાવ આખો બધો નરમ પડી ગયો હોય આપણો કે આપણે પોતાના સ્વભાવથી આ ક્રિયાશીલ જગતમાં કરતા સારી રીતે રહી શકાય એટલે આ ભાવ આજ્ઞા છે આજ્ઞા ધર્મ આખો ભાવ છે એટલે આ ભાવ બહુ સાચવી જાણજો કે આજ્ઞા એ જ ધર્મ ને સ્તપ હું બીજું કંઈ ના જાણું થાય હું કમન જે આવવાનું છે જર્મની શીખ્યો જર્મન લેંગ્વેજ એકલો જ ભાઈ આવશે બાર ફરવા લઈ જાવી શ્રેણી માંથી એટલે ઓગણત્રીસ ને ત્રીસ હમણાં બાર આવી એની વાત છે ના અચ્છા મહેતા સાહેબ એનું ખાસ જોજો ઓગણત્રીસ ત્રીસ તમે વસંતભાઈ જોઈ લીધી હશે કેમનું લાગ્યું બહુ કામમાં મહાત્માન બહુ કામમાં લાગશે ઘણું કામમાં લાગશે અને આપણા ધીરુભાઈ ગાઠાણી અત્યારે આ બધા આખા અત્યારે ત્રીસ થઈ એમાં થઈ અને અત્યારે એક કહેત કઈ કઈ ત્રીસ એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ થઈ ત્રણ અઠ્યાવીસ ઓગણત્રીસ થઈ આ ત્રીસમું એ કરી રહ્યા છે એમાંથી આવ્યું છે હજુ છપાઈ નથી આ એમાંથી લઈ આવ્યા છે એ એમને જોઈ લીધી અને આગળ સુધીરભાઈ સાહેબને આપીએ એટલે પછી બધા બેસીને કરીને ફાઇનલ કરશે એટલે ત્રીસ એકત્રીસ બત્રીસ ત્રણ એમની પાસે છે પડેલી એટલે વારા ફરતી કાઢશે ધીમે ધીમે શું એમાં આ ત્રીસમી તો હજુ બહાર નથી આવ્યું પણ એમાંથી લઈ આવ્યા છે એમને ફાઇનલ કરી દીધું જોઈને અને અત્યારે એમાંથી વ્યવહારના છે એના તારવણી જુદી કરી એમને વ્યવહાર વ્યવહાર શુદ્ધિ અને વ્યવહાર વિજ્ઞાન એના માટેના જે છે તારવણી કરી અને એમનો ભાવ છે કે મારે ત્રીસેવ અનુભવ શ્રેણીના પુસ્તકોમાંથી આ વ્યવહાર શુદ્ધિને વ્યવહાર વિજ્ઞાન એ સંબંધી આખું જુદું કરવું છે એમને અને વર્ગીકરણ અમીન અમીન સાહેબ તો ત્યાં કરી રહ્યા છે આ કમલેશભાઈ મહેતા સાથે રાખીને ખરું ને વર્ગીકરણ બધું થઈ રહ્યું છે સબ્જેક્ટ બધા જુદું જુદું આપણે ઘણી વખતે આપતા આપતા સૂત્રોનું બધું થાય છે ને કારણ કે આપતા સૂત્રો નીકળ્યા આમ તો એમ અને નીકળી ગયેલા પણ એમાં પણ થઈ શકે બધું પણ એ મહાત્માઓને આજે પોતાને સરખી રીતે પેલું આમ તેમ હોય ને એમાં જરા કામ કરે મૂળ તો સહજપણે નીકળી ગયો તો છે તે મૂળ પુસ્તક તો સૂત્ર નંબર સિત્યાસી લઈએ આપણે આપણી વૃત્તિઓનો વ્યાપ એ સંક્ષેપ વ્યવસ્થિત આજ્ઞાન વ્યક્તપણે હતી તે ના વ્યાપકપણે હતી વ્યાપકપણે હતી તે સંક્ષેપાયેપાય વ્યાપકને વ્યવસ્થિત ખોવાડાય છે એવું કહે છે ને એટલે આપણને એક આપણી વૃત્તિઓ સંક્ષેપ આવીને બધી વેરાઈ ગયેલી છે બધી બહુ ઘર સારી એટલે આત્મસિદ્ધિનું બહુ સુંદર છે વૃત્તિ વહે ની ભાવમાં એટલે હવે આપણે સ્વભાવ સ્વરૂપ થયા આપણે લક્ષિત થયા અને क्षाय प्रतीत साथ इवा लक्षित थे ये लक्ष्य बराबर पाकू रहे प्रति नो आखो पायो मजबूत थाय तमने अनुभव प्रमाण खुल्लु थत जाए अनुभव लक्ष प्रतीत के आत्मस्थिति में बहुत सुंदर लाइनों से વૃત્તિ વહે નિજસ્વ ભાવમાં એટલે હવે આપણે બહાર ને એટલે આજ્ઞા ધર્મે કરીને બે દ્રષ્ટિએ કરીને વ્યવહાર દ્રષ્ટિથી છું નિશ્ચય દ્રષ્ટિથી કે આપણી બહાર વૃત્તિ બધે બાર દિવસ આખા દરમિયાન કામ કર્યા જ કરવાની છે નિંદ્રામાંય એની રીતે કામ કરે પરંતુ આપણે ઉપયોગ ગોઠવીને સવારે જ કામમાં લાગી જઈએ આખા દિવસના અને રાત્રે ઉપયોગ ગોઠવીને આપણે નિંદ્રામાં દિન ફાઇલ થાય આ બંનેમાં એ પ્રયોગ રાખવા જેવો છે વૃદ્ધનો કશું મહેનત નથી માગતો ગોઠવણી માગ જ ખાલી હમ અને આ વ્યવહારના જીવનમાં આપણે ગોઠવણીમાં જ બધા શૂરા છે બધા જ પણ એ વ્યવહારની બાબત શું એટલે નિશ્ચય કરીને આ વ્યવહારની ગોઠવણી થાય તો બહુ ઉત્તમ છે શુદ્ધ ઉપયોગ વૃત્તિ વહેમાં પરમાર્થે સંકેત વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ એટલે કે બધી ફાઇલો આવે ઉદયો કે નહી આ તો રિલેટિવ હું શુદ્ધ આત્મા ટાળે મિથાભાસ એટલે બધું આભાસી સ્વરૂપ લાગે આજે તન્મ સ્વરૂપો તો એમાંથી છૂટ્યા પણ બધા ઉદયાત મને થયું એવું કઈ થઈ જાય બધા કોઈને થાય થવાનું એ તો કારણ કે પેલા હજુ બધું રહ્યું છે ને સંક્ષેપાઈ નથી વૃત્તિ શું એટલે હવે પછી મહાત્માઓ આટલો અનુભવ થયા છે એટલે સમજી ગયા કે મને બોલે પણ કે વ્યવહારથી છે આ શુદ્ધ આત્મા નિશ્ચય સ્થિતિ નથી એટલું તો થાય જરા મોડું થાય આ થાય તે થાય પણ એમ કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપાય બને છે તો આખું વિજ્ઞાન છે આ તો વિજ્ઞાન અને આ આજે આત્મા આ સારા વિશ્વમાં આજે ભૌતિક વિજ્ઞાનના કાળમાં આત્મા જુદા જુદા સ્વરૂપે જુદી જુદી સંજ્ઞાઓ કરીને બધાને માન્ય થયેલો છે આ ભૌતિક વિજ્ઞાનીઓને પણ એમને જુદી રીતે એમને ફિલિંગ આપણને સુખ સુખ કોને થાય છે દુઃખ કોને આ બધું જાત જાતનું અમુક છે બધું શું બધું એ એ રીતે બધાને માન્ય છે અને ભારતમાં તો બધા જ જાણે ગામડે ગામડે ખૂણે ખૂણે ગમે તે જાય તો પણ ભલે ગમે તે ધર્મ હોય એનો વૈષ્ણવ હોય શિવ હોય કે જૈન હોય બધે જ સમજાયું દરેક જગ્યાએ અને આપણા ભારતનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં આગળ કોઈને કોઈ પ્રકારે ક્યાંક પણ શિવલિંગનું મંદિર ના હોય કંઈનું કંઈ નાનું મોટું બનાવવું હોય અને જ્યોતિર્લિંગ તો આપણા બહુ પ્રખ્યાત છે હમ મોદી સાહેબ દર્શન કરીએ ને કાશી વિશ્વનાથ ફસ્ટ ક્લાસ શરૂઆત બહુ સુંદર થઈ છે આપણે બધા મહાત્માનો ભાવ કરજો કે કંઈ સારું ધોરાય ભારત અને હક્કરવાર વરે તો કંઈ હશે શનિવાર દેખીએ તો શનિદેવ ખુશ થાય આપણા પર થશે નહીં મહેતા સાહેબ એટલે આપણી વૃત્તિઓનો વ્યાપ संक्षेप घटे एट्ले व्यापक ने व्यवस्थित खो कविराज पद में एक लाइन है कोई नी आखी, आखी लाइन बोलो व्यापक व्यवस्थित કવિરાતની લાઈન બહુ સુંદર છે હમ અને બોલો સગરું કરતા કોણ બોલશે નવીન આવશે બોલો નવીનભાઈ બોલ આવશે સગડું જરા ખોખરી બોલ જવા કે સગડું કરતા સ્વનહી કરતા સગડું કરતા સ્વન સૂત્ર પામે જે જલ સૂત્ર પામે જેવાના પર ગટ થ કેવ ના ગટ થાશે સમજે જો જળગણ મજે તો જળ ગણ મન પ્રીકાર જ્ઞાન ગણાશે નિજ અનુભવ મોક્ષ મગાસે શે અનુબ મુદાશે દા ગુણલા દાશે મહાની જરા સહેજ થે चौसठ घड़िए आठ प्रहर ने चौसठ घड़िए आठ प्रहर ने घड़िए सतसंग तन नी वाटिये सतसंग આપડા નીરુબેન હતા ચોથું કોઈ હતું હું તે વખત નતો તમ રાત્રિની વાત થાય છે એટલે થયું પછી રાત પડી બધા ગયા ને થયું ને તો ક્યારે કહ્યું તમને પછી રાતે દિવસ દહી કે કરી દે દેહ સાથે અને છેલ્લી રાત દાદાનું ધોત્યુ બદલાયું પહેરતા બદલાયું હા અને પછી કીધું કે હતો એટલે દાદા ધીમે થી બોલ્યા હતા એને ચાલો આપણે પાસુ ફરતા ઉપર એક જાલો સજજ ઓલમો જોઈએ ચાલો આપણે સત્સંગ ઓલમો જે પાસુ ફરીને ફર્યું તે પાસુ ફરી ગયું પછી પછી એને કીધું હા દાદા હા દાદા હે એટલે સત્સંગ તન ની વાતળીએ બોલ ચાઠ આઠ પ્રહર ને 46 ઘડીએ આઠત્રને સઠળિયે સતસંગ તનિવાટિયે સતસંગ તન ની વાટિયે ધ્યાન દીવામા પુરુષે આત્મ જ્ઞાન દિવા એટલે શું થાય છે થાય છે શું કે હવે આપણે આજ્ઞા ધર્મે કરીને જે મનના સ્તર ઉપર વાણી અને દેહ સાથે મનના સ્તરે આપણે ધીમે ધીમે ધીમે દેહથી ઇન્દ્રિયોથી પાંચ ઇન્દ્રિયોથી એમાંથી જઈએ જાગૃતિ જેમ જેમ આપણી વધતી જતી જાય તે વાણી ઉપર આવે અને વાણી ઉપર જાગૃતિ આવતા જ ખબર પડે કે હું બોલતો નથી હા રેકોર્ડ વાગી રહેલી છે એટલે પોતાની વાગેલી રેકોર્ડ પોતાની છે એટલે પોતે સાંભળવી પડે એવું નથી એ સંભળી જાય કે બધું લઈને ગોઠવણી કરીને જ આવે છે પેલું પોતે પોતાનું સંભળાય એવું હોય છે ને બધું આવું પોતાની જ ગોઠવણી અંદરથી સમય બધી અને તાર તાર પછી મન જોડે એટલે વાણીને મનનો અવસ બનશે આખો અનુભવ ત્યાં રહેલો છે આ વાણી ટેપ રેકોર્ડ છે આપણા બરોબર અંદર ફીટ થયું ને આપણને અનુભવમાં આવે ને બધા બોલતા ચાલતા વ્યવહારમાં ધીમે ધીમે ધીમે આ વૃત્તિઓ ક્ષણ ભાઈ રીતે તેમ તેમ આ બનતું જોતું જાય અનુભવનું પ્રમાણ ખ્યાલ આવ્યો ને એટલે શું કઈ લાઈન હતી છેલ્લી જ્ઞાન દીવામાં પૂરશે આત્માન એટલે આપણે શુદ્ધ ઉપયોગ કરીને આપણે આજ્ઞાધર્મે કરીને આપણે આ વ્યવહાર સાથેના આપણા નિશ્ચય જ્ઞાનમાં છીએ નિશ્ચય જ્ઞાનમાં વ્યવહારમાં આજે આત્માન શક્તિઓ પૂરે છે એટલે આત્માની શક્તિઓ ખુલ્દી થાય છે હમ આપણી બધા શક્તિઓના ગુણો આપણે જાણીએ છીએ એટલે દિવસમાં સમય મળે તો એ બધા પોતાના આત્માની શક્તિઓના ગુણો એકાદ વખત બે વખત જે આવે તે વખત એ જરા રટન કરી લેવું જોઈએ આપણે હું જ્ઞાન આવશે આનંદ છો શક્તિઓના ગુણ છે ને આટલું કરી દેવું જોઈએ શું જે જે ખ્યાલ હોય તે ગોખવાની જરૂર નથી એની મેં આવતું રહે ધીમે ધીમે ખ્યાલ આવ્યો ને એ પૂરે છે આત્મન જ્ઞાનઘી મનની પાંખડીએ એટલે મનમાં આજે આ ડિસ્ચાર્જ મારની સાથે આજ્ઞાધર્મે કરીને જીવીએ છીએ એટલે આપડું અંદર કારણ શરીર તૈયાર થાય છે એ કેવું તો કે મુક્તિ અપાવનારું કેવું હા એવું સક્ષમ થાય છે આગળ અને એ સક્ષમતા કરીને આગળ સીધું ચાલી જાય એટલે આ ભાવ સાચવી લેવાનો ખાસ કયો છે આ ભાવ ખાસ કયો એવો ને દાદાએ જ્ઞાન ગી મન જ્ઞાન ગી મનની પાખડીએ જ્ઞાન ગી મનની પાખિયે એને જીવનમાં મોક્ષ જણાશે શોધ આત્મા અનુભવ થાશે એને જીવામા મોક્ષ જણાશે શોધ આત્મા અનુભવ થશે ભીડભંજનને ભજશેના ભય બંધ એટલે આપણે સિત્યાસીનું સૂત્ર કે આપણી વૃત્તિઓનો વ્યાપ એ સંક્ષેપાવો ઘટે એટલે આપણે બધાને અંદર તો હોય જ આપણે બોલવાની જરૂર નથી આ તો આમ પણ આપણે ખ્યાલમાં રહે એટલા માટે ત્યારે જ એ વ્યવસ્થિતની આજ્ઞા વ્યાપક પણ હતી તે સંક્ષેપાય એટલે આપણું જે વ્યવસ્થિત વ્યાપ પામી ગયું હતું વ્યાપકને વ્યવસ્થિત ખોરે છે એ વ્યવસ્થિત ખોરી રહ્યું છે ખોરી રહ્યું છે પણ વૃત્તિ સંકો એટલે તરસ જાય એટલું ખેંચ્યું એને વ્યવસ્થિતનું પણ સંકોચન થાય આપણા માટે અને પછી કુદરતી પણ આવી જાય ધીમે ધીમે સહજ સરળ થઈ જાય ખ્યાલ તે અને તમને અનુભવ પ્રમાણ થતી જતી જાય આજ્ઞા બરોબર છે સ્વાદમાં આવે અનુભવમાં દરેક આવે આપણે વ્યાપી ગયેલા છીએ ને આપણા આપણી વૃત્તિઓ કેટલી બહાર આપણી પરમાં હતા એ બધા કેટલી વ્યાપે છે પારો હોય ને પડે એટલે કેટલો બધો છૂટો પડી જાય છે એવું થયેલું છે ને આજે પરંતુ એ એટલું બધું નથી થયું કે અનંતમાં હતું એમાંથી આપણે અનેક આવ્યા છીએ એટલે વૃત્તિઓ અનેક સ્વરૂપે વ્યાપક સ્વરૂપે બધી ફેલાયેલી છે બધી એ ધીમે ધીમે આવી આવે સંધ્યાકાળે ગાયો આગળ ચરવા ગયું હોય ને સાંજે પાછી ફરે સંધ્યાકાળે અને અહીંયા બાંધી હોય અવાજ કરે બધા કયો સમય છે એને એવું છે આ અને બધાને અનુભવ થાય તો સ્વાદ તો દરેક આવે કે આવું બની રહેલું છે આમ जगत था में आ जगत, आ, जगत आ मन वचन क्या जगत व्याप आ वृत्ति व्याप आ जगत मे कई कर જગતને પોસાય યા ના પોસાય એટલે કે આ જગતને કે મન વચન કયાસાય કે મન વચન કરતાં એવો નિરંતર ખ્યાલ એટલે નિરંતરતા થાય આપણા ખ્યાલની એ કેવળ દર્શન છે એટલે કેવળ દર્શન ના બધા પર્યાયો ખુલ્લા થતા જાય કારણ માં હા પણ અને અત્યારે વ્યવહારમાં અનુભવ પ્રમાણમાં ખ્યાલ આવ્યો અને કેવળ દર્શન એટલે કેવળ જ્ઞાન હાથે જ હોય એટલે અંદર કારણ કેવળ જ્ઞાન તૈયાર થતું જતું જાય છે પણ એ અનુભવ પ્રમાણથી હોય તારે એટલું બને છે નહીં તો આપણને સામાન્ય ઉપયોગ વ્યવહાર રહીએ ને એટલે આમ પર્ટિક્યુલર આ કે તે જેવું ના હોય બધું સામાન્ય આ છે વૃક્ષો જો બધું આ બધું વનસ્પતિ કાંઈ જીવો છે એમનું આ ભોગવટો વનસ્તિપતિ કાયનો છે આપણો ભોગવટો એવો છે એટલે એવું સામાન્યપણે અને જ્યારે વિશેષ થઈ જાય ને આંબો છે લીમડો છે એવું બધું થયા કરે એવું આપણે વ્યવહારમાં હોય તો બધા હોય તો સામાન્ય પણ વ્યવસ્થિત આમ બોલીએ ઓ પ્રદીપભાઈ આવું બોલીએ એટલે એટલું થયું પણ આપણું વિશેષ કેવો થાય આપણો વિશેષ કેવો થાય કે જ્ઞાન સ્વરૂપ હોય આપીન હોઈએ એટલે ત્યાં આગળ સંક્ષેપ એનું કામ કરે ખ્યાલ અને વ્યવસ્થિત શક્તિ એટલી જે બને જ છે કુદરત મારફતે એ સહજપણે હોય એટલે આપણે કુદરતને આધીન રહ્યા પછી સમજાયું ને સહેજા સહેજ રહ્યા એટલે પછી એટલા ભાગમાં જ કુદરત આપણું ચલાવે જ પણ જેટલું સંક્ષો પહેલું હોય એ બધું ચલાવ્યું ને હં અમે સતત અનુભવમાં રહ્યા કરીએ છીએ સારી રીતે પણ કૃપા માસ્ટર માસ્ટર વગર બધું નકામું માસ્ટર કેવા કે પાછા માસ્ટર પણ કરે નહીં બે હાજર છપ્પન તમે વાંચો છો મહેન્દ્રભાઈ જોડે સત્સંગ કરતા હતા બેનો થાય बोरी संग थाई गणो थाई <laughs> <laughs> अच्छा। छे छे छे अच्छा ये सहन शक्ति अहंकार कर પણ એ કયું ઇગોઇઝમ એ પોઝિટિવ પણ આ તરફ જતું પણ સહનશક્તિ હોવી મુશ્કેલ છે ને આ કારમાં નથી હોતી એ મન વચનકાની એકતા હોવી ઘટે એટલે તે વખતે કરતા ભાવમાં પણ એ હળવા થતા વ્યવહારમાં હળવા થતા જતા જતા સમજાયું ને કંઈ દ્રષ્ટિ તો નથી કરતા ભાવ છે એટલે પણ વ્યવહાર શુદ્ધિ થાય એટલે પછી જ્ઞાન શુદ્ધિ થાય અને એટલું તેમનું એ વ્યવહાર ગુણસ્થાન ઉંચકાય એટલું બને છેક દસમા ગુણસાર સુધી જઈ શકે પરંતુ આ બારમું તો મુશ્કેલ છે બારમું તો બારમા વાર હોય ને એમની દ્રષ્ટિ પડે તો દસમા વાર જલ્દી ઉચકી જાય દ્રષ્ટિ પડતાં જ એમનું કામ થઈ જાય એ કૃપા છેલ્લી એટલે કૃપા તો સર્વ જગાએ સર્વત્ર છેક સુધી કામ છેક સુધી તીર્થંકરો ભગવંતો નહીં એ તો કરુણા વેપાર કરુણા હોય અને આ કૃપા એટલે કરુણા સાથે જ હોય હંમેશા કૃપા બહુ વસ્તુ મોટી છે એટલે આપણને જેમ જેમ સમજમાં જેમ ફિટ થતું જશે ને તો દરેકને માટે તો કામ કરે એના માટે એવું નથી કંઈક કરે ત્યાં કરે બધું હરકું જ છે એટલે સહનશક્તિ ઇઝ ધી મધર ઓફ ઇગોઇઝમ એટલે ઇગોઇઝમ જ મુખ્ય છે ઇગોઇઝમ એટલે કે અહંકાર જન્મ પામે છે અને મુક્તિ પણ અહંકાર અહંકારની જ થાય છે અહંકાર જન્મ પામે છે એટલે આખો વ્યવહારમાં પ્રવેશ કરીએ છીએ અને વ્યવહારમાં પ્રવેશ કરીએ છીએ એટલે અહંકારની મુક્તિ થાય એટલે વ્યવહારથી મુક્તિ વ્યવહાર મુક્તિ પામે છે કયો વ્યવહાર કે આપણાથી ચીક ચિકાસપણે પકડી રાખી લો નહીં સમજાયું ચિકાસપણે હા અને ઘરમાં ખાસ કરીને વધારે વાલું લાગતું હોય વધારે સારું સમજાય ગયું ને આ સજ્જો ખ્યાલ આવ્યો વ્યવહાર વ્યવહાર જ મુક્ત થાય છે પણ મુખ્ય અહંકાર છે અહંકાર એક કવિરાતું પદ છે અહંકારના બાપનું નામ ને એવું બધું કઈ ક્યાં પીપાનું એટલે બે લાઈન બોલો અહંકાર ના પિતાનું નામ અજ્ઞાન છે અહંકાર ના પિતાનું નામ માયા માયા વેલી માયા માતા ની આખો સંસાર છે એટલે કહ્યું ને ઓપિનિયન અને ભાષા ઓપિનિયન અને ભાષા મનનો જન્મ થવો જોઈએ જન્મ આપનાર હોવો ફાધર મધર ને તો જન્મ્યું ક્યાંથી મન એટલે આપણે આપણા જન્મ પાસે એટલે આપણે જ આપણાથી ગર્ભારણ થાય છે પ્રકૃતિ સ્વભાવથી પ્રસ પ્રસ પ્રસવી સ્વભાવની છે એમને પ્રસવી શું કે છે પ્રસવધર્મી છે પ્રકૃતિ સ્વભાવે કરીને જ્યાં સુધી અજ્ઞાન આખું ત્યાં એટલે અજ્ઞાન મુખ્ય એની જળ છે આખી દ્વરી મૂળ આખું તો બરોબર છે રેખાબેન થયું ને રાખી બુખતા હવે હલો બસ ચલાવીશું પેલી ઋષિબેનને કહીએ બોલાવે બોલાવીશ ચાલ એમ બધું મોડે રાખે છે તો બોલો બોલો ચાલશે બધાને આ બહુ સારું વખતે આવ્યું રાહ કે दादाजी की पाँच ही आग्ना पालेंगे दादाजी की पाँच ही आग्ना पालेंगे महावीर खुद ही बन जाएंगे महावीर खुद ही बन जाएंगे કદમ પે હમ આગે બદમ કદમ પે હમ આગે બુદ્ધ આત્મા પરમાત્મા હોતે પરમા હોતે જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ जय सचिदानंद बंदन जय सचिदानंद मै दादा का वारस हूँ मै दादा, दादा का वरस हूँ राही केवल सतका हूँ राही केवल सतका हूँ बोलो प्यारे साथ, बोलो प्यारे सादा દ વરદે વરદા અકરમ વિકરમ અચલ શીખ અકરમ વિકરમાચલ સીખ ગુપ્ત હે ભગવન સબકે બીતલ ગુપ્ત હે ભગવા અભેદ તસે હમ એકદતા હમ એક જહા નજરાય શુદ્ધ આત્મા દેખેંગે જહા નજરાય શુદ્ધ આત્મા દેખેગે जय सचिदानंद वंदन जय सचिदानंद जय सचिदानंद वंदन जय सचिदानंद मै दादा का वारस हूं, मै दादा का वारस हूँ राही केवल सतका हूँ राही केवल सतका हूँ बोलो प्यारे साथ, सादा શું મો પ્યાસ ડૂજેગી સ્વપદ મેને કે પ્યાસ લગેગી સ્વપદ મેને પ્યાસ લગેગી સ્વયં કી ભજના ડૂબ જ સ્વ ભજના મેં ડૂબ જાયંગે ડૂબ ભીતર ઉજાલા પાંગે ડોબે વો ભીતર ઉજાલા પાંગે જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ જય સચિદાનંદ વંદન જય સચિદાનંદ મેં દા કાંબરસ હું મેં દાદા કાંબરસ હું રાહી કેવલ સતકાહું રાહી કેવલ સતકાહું બોલો પ્યાર સાસ બોલો પ્યાર સાદા ભગવાન દા ભગવા ંદ જય સચિદાનંદ ચાલો નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો હરિન્તાણ નમો હરિહતાણ સિદ્ધાણ નમો આય હરિયા નમો આય હરિયણ નમો વજ્રયાણ નમો વજ્રયાણ લોણ નમો લોય સવ સાવણ ઐસો પંચ નુકારો પંચ નુકારો નવ પાપનાસણો નવ પાવપનાસો મંગલાણ ચ સવિ આપડે પછી થોડી પ્રાર્થના બોલાવી લઈએ તે દરમિયાન હરીશ ભાઈ થોડી સૂચનાઓ કે છે આપણને આગળના કાર્યક્રમ ની જય સચિદાનંદ હવે પછી નો બધા જ સારી રીતે લાભ લેજો અને આપતા પુત્રોને કસજો જરા પૂછી પૂછીને પૂછવા ખાતર નથી પૂછવું પણ જે સમજવું છે જુઓ તો ખરા તમારે કેવા ખુલાસા મળે છે જોજો દરેક ના જુદા જુદા અનુભવ પ્રમાણથી છવીસ થી છવીસ થી એકત્રીસ તારીખ સુધી યુદ્ધ શિબિર કેલનપુરી હોવાથી आपता पुत्रों त्या हाँ एट जन कोई सत्संग हे पाचड़ी जाहिर कर आजनी गुरुवार स्थानी स्वरूप कीर्तन भक्ति तथा सत्संग पो छ आठ बाबू काकाना हॉल में रहें शनिवार रेग्युलर प्रातविधि सवार साढ़ा छागे दादा अलय खाते रहें आजनी प्रसादीनामंत्रकों महात्मा रवजी भाई पटेल शरदभा पटेल गायजवाड़ा भानुप्रिया प्रज्ञेश पंडिया एमने दीकरी बेबीनों बर्थडे है निमित्ते चंदनबेन पी मेहता અને સી આર પટેલ ના ગ્રાન્ડસન આપ છો ને ત્યાં બધા તો રાકેશભાઈ ને આપણે ચંદુભાઈ આપણા મહાત્મા છે એમના દીકરા રાકેશભાઈ ત્યાં લંડનમાં છે એમને એક ઉપસર્ગ આવ્યો છે તો એ ઉપસર્ગમાં પદ્માવતી માતાની પ્રાર્થના સાથે એક થોડી વિધિ બોલાવીને પછી કીર્તન ભક્તિ ચાલુ કરજો હા આજે ખાસ કરજો હમ કીર્તન ભક્તિમાં ઉપયોગ મૂકજો બધાનો કે એમના બહુ સીધા છે બિચારા સરળપણે અને સીધા માણસમાં આ કારમાં ખાસ કરીને ઝડપાઈ જાય આ કાર એવો છે બધો બધા આમ જઈને ઝડપ કરીને ઝડપી લે સમજાયું ને એટલે કરજો ચાલો થઈ ગયું બધું હવે એક નાની પ્રાર્થના બોલી લઈએ ચોક્કસ હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી વૃદ્ધા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી હરિહં પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા દરેક અવસ્થા થી બિરાજેલા છો આપ દરેક જીવ માત્રમાં જે દ્રવ્ય ગુણ અવસ્થા થી બિરાજેલા છો તે દ્રવ્ય ગુણ અવસ્થા થી મારા માં બિરાજેલા છો તે દ્રવ્ય ગુણ અવસ્થા થી પણ બિરાજેલા છો स्वरूप शुद्ध आत्मा आत्मा स्वरूपे आपने, आपने अद भावे अत्यंत भक्ति नमस्कार करूच अभेदे अत्यंत भक्ति नमस्कार करूचु प्रमा प्रमादृति अजागृति मरा जानेजाने जा जाने मन वचन मन वचन दोषो ने, ने आज्ञा दारी आप समक्ष मूके आज्ञा दारी आप समक्ष मुके हृदय खूब पस्ताव करे हृदय ऐसी खूब पस्तावो करे अपनी क्षमा याचना मांगे अपनी क्षमता કાયા ના મન વચન કાયા ના આજ્ઞા ભંગના દોષો આજ્ઞા ભંગના દોષો ક્યારે ના કરું ક્યારે ના કરું એ અર્થે આપ મને શક્તિ આપો એ આપ શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને આજ્ઞાધારી અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી અમે આજ્ઞાધારીઓ અમે આજ્ઞાધારીઓ વેદ દ્રષ્ટિ એ આપના માં તન્મ રહીએ ભેદ દ્રષ્ટિ એ આપના માં તન્મ રહીએ જય સચ્ચિદાનંદિદાનંદજી સચિદાનંદા ભગવાન ના દાદા ભગવાન ના હસીમ જય જય કાર હો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 ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાના વસીમ જય જયકાર હો દા ભ ભગવા ઓ દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જય હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદ ના હસીમ જય જય દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો